ए आव मार् वाओ कहना अरे वाह भाई आज तो अहमदावाद मैठा बैठा श्रुति बेहन वर्ता साो त्यारे श्रुति बहन आज हूँ तमने बदाने एक सरस मजाता कहवा चु भाई ધ્યાન થી સાંભળજો કાન દઈ ને સાંભળજો ગીજુભાઈ બધે કાની આ વાર્તા છે કૂતરો કૂતરાના મંદિરની આ વાર્તા છે ભાઈ એક છે મંદિર એનું નામ શ્વાન મંદિર શ્વાન એમાં દેવ છે શ્વાન એમાં પૂજા થાય શ્વાનની બધાય બધા આરતી કરે ને શ્વાન તો માનતા થાય છે એવું હોય દેવ ઇન્દ્ર હોય દેવ વરુણ હોય દેવ માતા હોય દેવ મેલડી હોય ક્યાંય શ્વાન દેવ ભાડા છે પણ કેમ કરીએ શ્વાન દેવ સાચા એની એક વાર્તા છે ગીજુભાઈ બધે કાને વણઝારા એ છે હું તમને કહું છું એક હતો વણજારો એને એક કૂતરો રાત આખી ચોકી કરે કૂતરો હોય ત્યાં ચકલું ના ફરકે હો વણઝારાની પોઠ ચાલી વણઝાર ચાલી આગળ દેશ પરદેશ ફરી વળ્યો વણઝારાની ખર્ચી ખૂટી પૈસા ખૂટ્યા એ તો કે આ જગાસ માં જાવ ને કંઠી વેચું મારા ગળાનો હાર વેચું એટલે મારવાડી ત્યાં હતો ને એ તો કે તમારી કંઠી મેથી ન લેવાય મારે તમારો જૂનો નાતો જે જોઈએ તે એમ ને એમ લઈ જાઓ આ બધું તમારું જ છે ને પણ વણઝારો વટવાળો હતો હો બાળકો તમારા જેવો એ તો કે કાંઈ નહીં આ એક કૂતરો રાખો બાનામાં એ ભલે રહ્યો પૈસા લાવે એની સાથે એને પાછો મોકલજો પછી તો વણઝારાએ રજા લીધી કૂતરો એની પાસે આવ્યો પીઠ થાબડી ને વણઝારો કૂતરાને કે બેટા સાચવીને રહેજે જો જે પાછો આવતો હો મારું નાક ના કપાય કૂતરાએ તો વ્હાલ કર્યું ગેલ કર્યો વણઝારાની આંખોમાં આંસુ આવ્યા કૂતરાની આંખે પાણી આવ્યા વહાલા કૂતરાથી છૂટા કેમ પડાય હે ભાઈ વહાલા શેઠથી છૂટા કેમ પડાય પણ કાંઈ ચાલે છે હે વણઝારો તો ગયો કૂતરો તો ને વાલો મારવાડી નહી મારવાડી ના ઘર જગાડ્યું શેરી જગાડી ગામ આખું જગાડ્યું ચોર તો નાસી ને ક્યાંય ભાગ્યા હો ભાઈ મારવાડી કે શાબાસ તને શાબાસ તારા શેઠ ને તે મારું બહુ બધું બચાવી લીધું છે જાત તને હું છૂટો કરું છું શેઠનું દેવું માફ કરું છું લે આ ચિઠ્ઠી આપજે એના ગળામાં ચિઠ્ઠી બાંધી છે અને એમાં લખ્યું છે ધન્ય છે શેઠ ધન્ય છે કૂતરાને પોઠો પડી છે વણઝાર બેઠી છે ગાદી તક્યા નાખા છે ને વડો વણઝારો બેઠો છે ઓ કૂતરાને સંભારે છે એક ટપાલી મોકલો એને તો અને એમાં લખાયું કે મારવાડીને ને ધન આપજે કૂતરાને પાછો લઈ આવજે ત્યાં દેખાયો કરતો આવે પૂછડી હલાવે શ્વાસ તો સમાય નહી અરખ તો પાર નથી ભાઈ પણ એને જોઈને વણઝારા ચીસ પાડી અરે નિમક હરામ કૂતરા તે મારું નાક કપાયું તે તારી જાત લજવી એક દિવસ પણ કૂતરાની આંખે તો આસુ ટપક્યા હો ભાઈ શેઠ કે નિમક આરામ પ્રાણી નાલાયક દોસ્ત કૂતરો તો ઢસરડાતો ઢસરડાતો શેઠ ખોળામાં પડ્યો ગુસ્સો કરીને શેઠ કે દૂર દૂર કૂતરાનો છેલ્લો પ્રાણ છેલ્લી દ્રષ્ટિના ગળે આ શું છે ચિઠી છોડી લીધી ઓ એ કેમ વંચાય આંખમાં તો શ્રાવણ પાદરવો રેલ્યો ને રડે રડે કયો પણ હવે તો મોડું થયું વણઝારો કે અરે હાય હાયું મંદિર બાંધું કૂતરા જેવો કૂતરો કરાયો મૂર્તિ નો આ કૂતરાની મૂર્તિ બનાવી ને મંદિર બેસાડી અને ત્યાં એક શિલાલેખ માં વાત લખી છે ભાઈ निमक निमक निमक हलाल कुत्रो। आ, शेट नो बन, शेट नो वफादार। निमक हलाल कुत्रो, कुत्रो, आ, आ नो नो वफादार, लाल कूतरोमक हलालो नि भाई तमने आ वार्ता सा मजा पड़ी ने चलो आजो आती काले तमने बदा ने बीज एक सरस मजाता कहवा चु भाई हो हम हालाला जाओ आप बता सपना खूब रमीशू मौज मजा करजो तेरे